કયા કુવા મના કીધે એટલા મોટા મોટા કુવા કે લોક પીયા બીજા બાર બધા મોટા મોટા કુવાય પૂર્વ નિશ્ચિત ના બોલાયું તમને ખાતરી થાય છે બીજા શબ્દ છે જ્ઞાની પુરુષ પણ એક અક્ષર શબ્દ થઈ ગયા એક જ અક્ષર ભગવાન ની ભૂલ સમજે થાય છે આપડે જાતે કેમ માગી ના લેવું બાર મા આપે જ ના આપે હે પાંચ પાંદર મે તમારે આવ está en, él te quiere decir algo, quiere esta hoja hoyto. Si quieren armas, mira, chicos. No me importa, no me han dado, me han dicho que no pasa nada. Esto eh, pues, eh. મારા આત્મા આત્મા તમારો તમારો અઢી કલાક કરી બનાવે અઢી કલાક લાગે ફ્રીજ પછી અઢાર કલાક મોકલું જાય નહી અને એ સંભાવે એનો નિકાલ કરવો એ તો ત્યાં સુધી તો અમે સમજ્યા બરાબર પણ અમારે ધ્યાન ધારો કે થતું કરવાનો ધંધા નિકાલ કરવાનો શું કરવાનું આંતર ધ્યાન રૌદ્રધ્યાન નો સંભાવ્ય નિકાલ કરવાનો ટાઈમ કલાક ની પાટી છે નિકાલ કરવાનો તમારે ચાલી જવાની છે એટલે આ નિકાલ બાબતો રોજદાર હોય છે નિકાલ કરનારા નથી દેખાડ્યું <haru> <hari> પૈસા મહિના આપડે જાણવું તમે દવા આપી ડાક્ટર કયું માન્યા એને માનવા નહીં દવા ક્લાયર શું કરું માનવાનું આપડે ઘર માં લકીલો વર્ગ લખે પણ છે <laughs> બાર ઘર માં જંગ કેવું લાગે અને અત્યારે વ્યાખ્યા ને કોનું કે ભાઈ જેને મળે તો એવું છે તો નિર્વું નાખી હિન્દે કઈ નહીં નગર કઈ બંધ નાખી હા મારા અંબી મગજ ખરાબ કરું મારું નોર્ક ના ખરાબ તીર્થન ઘર નહીં વાણી કીર્તન ઘરની વાણી જો વાંચે વિદ્યાર્થી વાંચે અરે પી જાય ગયા લોકોને ન્યાય સમજાય એવું લખ્યું એવું નહી કે અમારી માહિતી કર્યો છે આપડા નથી એના કરતા નમસ્કાર નીચે નહીં નીચે નીચે નમસ્કાર નીકળ્યું છે ને ઘટ પેલા આઈ ગયા અંદર થી જાય તારા ગયા જેમ છે જે બન્યું છે એવું બોલો શું બોલું છે પણ આવી બિલકુલ બરાબર છે અને પછી મને કોઈ થાક લાગશે કોઈ વખતે થાક લાગશે તમને ક્યાં લાગે એવું એમને કહ્યું બરાબર છે હું બધું જાણી લોરે જાણી લોરે મને આવું કે હું જોઈ ને ખુલું નથી આપણું બી ખોટું છે આ બધું માની મારી શું ના થાય એ તો ગરમ છે ને જય સત્યા એવું ખોટું કાર્ય થઈ ગયું છે તે ભૂલાતું નથી ને હવે જ્ઞાન લેજે વાતું નથી ને ભાઈ કઈ ગયા કરે કે કરે છે બદમાશા નથી એ થવા માટે અમારી તાકાત નથી હોતી તમને એટલે બિલકુલ બરાબર બિલકુલ બરાબર તો હું તૈયાર બરાબર અરે તમે દેવ બરાબર થઈ ગઈ એટલે મારો નતું ખરાબ તમે દેવ સતો એટલે જરૂરથી આનંદનું જ્ઞાન મત તો ઓરું ઓકે તો હું એટલે બરાબર કે કે બેરો તો તો ઇમોતે જંગા રલા કોરિયા ઓ તો સિયા જો બોલું છું સાચું હો જાજી વખત નહી એડી હા નહી તો નહી હમમ તમારી બધી રોક છે કા બજે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 જુદા ના એ તો જ્યાં સુધી આપ અભે જ્ઞાન ના આપ્યું ત્યાં સુધી આવું રેજ કરવા એવું ઝવણ પણ એ કારણે જ હતી દરેક ને માલ ઘેર પૂતા ગોડાઉન આપી છે <laughs> <laughs> <laughs> <laughs> એ તો મોક્ષ નો પુરુષાર્થ કરે છે આવું કરાવી લેવા એક નાટક માં બોલતો હતો બહુ રીતે તપાસતા સંસારમાં ના જોયેલો શું કે બહુ રીતે તપાસ હતા કેવી રીતે બહુ રીતે તપાસ્યું બાકી રીતે તપાસ બહુ રીતે તપાસ હતા અમદાવાદ માં લોકો તો ડબે ચમચાઈ બળવા ના કરે ડબે ચમચાઈ નથી કરતા ડબે ચમચી બીજા થી આ ધડકે છે તેથી બળવા નહીં કરતા અને તમે ભડકતા નથી ઉગાડો તો તમે પ્લાસ્ટિક વીસ વર્ષે ત્યારે આજે વિકરામ કેવું જમવા નથી આ મને શું છે આખા જગત નો તમે આ દુશ્મન આખું જગત શ્રમમાં ચાલે છે અને તમારા દુશ્મન શું છોકરે છે મારે જોવું છે લોકો નું કેટલું પાણી છે આક્રમ વિજ્ઞાન એવું નીકળ્યું કે બુદ્ધિ વાળો બિલકુલ એટલે પછી જગત શું કરવાનું હતું બીજું ફોર્મું થયું ઘણી વાર બુદ્ધિ ની સાધી છે એ શું થવાનું છે મને કઈ આખું દિગ્ત હોવાનું છે મૂક્યા જેમ ગર્દી જે ગોળી ખાતે ત્યાં થાય એ જ પછી બીજું લઈ લેવાનું મારું તો કશું રોડ વાત ને જે લઈ લે છે તમને કેમ લાગે અહીનું છે એ લઈ મારું કશું લઈ સમજવા બધા ને હાજીયા કરું ત્યાં કદાચ એમને કદાચ બળો આરો પેલો હજીયા નું પહે જાય નહિ પાઘડી પાઘડી નો એક ઓટો ખોલ્યો ગવર્મેન્ટ જોઈ દીધે બીજો ઓટો ખોલી બીજા મેં મેં ખોરી કરી દાટાવાળા માં નાઇન્ટીન ઉમર મારી થર્ટીન હા તૈયારી ઓગણીસો બાવી ના જન્મેલા એ લહે અને એકવીસ પડી ગયો ઓળખો વધારે લેહંગા અને એકવી ના જન્મેલા આગળ હોળી કરાવી ત્યાં માલ નીકળી તો શ્રીમંત નાખેલું લોકો પણ બીજું શું થયું કે એનાથી લોકો ને અસર થઈ ગઈ કે શું લાભ થઈ જવાના આ કાકા તો બઉ જબરા હતા મોટા માણસ વિઠો વાતો જોઈ ગયો એ તો સીધું બેઠોભાઈ નું વલ્લો ભાઈ બે ઈ હતા એક છો અત્યારે હું અહિયાં કઈ નાટક કરો નઈ પણ સ્ટેજ ઉપર ગયો નતો આ કાલે પુનમ પરત કેવો હા નહી ના વલ્લભાઈ નું તો રાખ્યા હતા માથું બોડાવી માથાભાઈ બાર હતા આવડાવ પણ માથું મૂડાવ્યું માથું ગોળાવું એટલે શું સર્વસ્વ લોકોની મમતા છોડી દેવી સર્વસ્વ મમતા છોડી દે હા એટલા દેશની પાસે કહ્યું કે લોખંડી પુરુષિ પણ હજી ગયો લોખંડી પુરુષ થાય નહીં આ બધા રાજ્યો ને ઘણી ભેગા કરી નાખ્યો આ હિન્દુસ્તાન રાજ્ય ભેગા નહીં થાય એવું ફોરી બધા મત માં રાજ્યો આજે આમ સુધી બાજુ બંધાય નઈ આ રાજ્યો બધા બી કહે છે અહિયાં આ બાજુ બધા ફટકી જશે એવું એ લોકો માનેલું અને પેટ ઠંડુ રાખેલું પેટ નું પાણી હાલવા દે દેલું જેને હાથો માં જબરજસ્ત નિર્મત્વ દેખાય ચોખ્ખું નિર્મત્વ એ જ પરમાત્મા આવ્યું બીજા પરમાત્મા ક્યાં લેવા જોવા ભલન શાસ્ત્ર ના આવ્યું હજુ પેલો આંટો ખોલ્યો ત્યાં બધું ગવર્મેન્ટ આમ જરૂરી દેખાય છે હા પછી ગાડું હારું તાડસ થોડા મિયા બેન બસ ફટક્યું એકાકાર થાય પ્રજા ઉશ્કેરાટ વાળી કેવી આ પ્રજા ઉશ્કેરાટ વાળી ના પડે ઉશ્કેરે નહી હુસ ખુશ કરે તો ભય નઈ પેલા પછી જાય ભય બી ગયા કેસમા એટલા ધોર્યું નહીં તો ધોરાય નહીં ગાંધીજી મિલ કરી પચીસ ટકા પબ્લિક સાચું હમ છે કે ના ગાંધીજી હાર હશે ત્રણસો ટકા કે એક ના બહુ ખરાબ છે મિલો કઈ એના ઝઘડા વાદ વિવાદ ના પોતાની પોલમાં બેઠા હોય તો લડી પડે ગાંધીજી ક્યાં ગયા લડવાડે એકલું દુકા ને બીજી બધી સ્કીમો બધી બધી જાત હતી પણ જોડા માવા એટલી જરૂર હતી નવા કસની જરૂર બરોબર થાય છે થાય છે એ જરૂર કરી ગાંધીજી ભાષણ આપ્યું તે સરદાર છે તે બોરસદ માં અને પેલા તો લેજેસ્ટ ગુજરાત નું નૂર હતું ગુજરાત નું નૂર કેવાય મોટા મન જે રાજદેશ બહુ ના હોય એટલે પછી હજી જયારે બારી વચ્ચે બહાર થવો પડતો કઈક કરતા ગયા દે માટે અમેચેસ્ટર પહેરતા મેન્ચેસ્ટર નો શું અને ટોપી બેંગ્લોરી બેંગ્લોરી ટોપી આવડી બી પહેરે આલ્ફાકો દેખાતો પહેરવા મળતા જાગૃતિ પેલો મીઠા હારો મીઠામાં લોહી દેખાવી દે લોકો લોહી દીખે ચુરિત થયા લોહી દેખે નહિ તો કેમ થાય એને લોહી દેખ્યું નઈ એટલે પ્રજા છે તે સરકાર વિરુદ્ધ થઈ ગયું કે આ સરકાર બહુ ખોટી નાખ્યા લોકો હું કારણ કોઈ જોતું નથી ન્યાય જોતું નથી દેખાડ્યું હતું અને ગુજરાત માં કોઈ દાળ સમજ આવશે નહીં આપડે આક્રમ વિજ્ઞાન જ્યોતિ તો તેની છે જ્યોતિ ને પ્રાપ્તિ કરવા ને રસ્તો નિરાહ છે શું છે હા જે રસ્તો લાખો બિલ લાભો તે એક મહિલ માં લાખ મિલ બાબત હતા કે આ નદી ઉપર છે મહિલા જ છે આ બ્રિજ બંધ્યો જાણે પહોંચે પણ આપડા કામ માં આવે પૂરો નતો કર્યો તો આપડે પૂરો કઈ જાય નાખી નથી જ્યાં જ મુક્ત રહેશે વાહ આ વિજ્ઞાન એવું છે જ્યાં જશે તો મુક્ત જેલમાં બેસો તો ઘેરે લગ્ન માંગન માં બંધેલા નહીં લાગે મોજાર તમને ચડે નહીં મો બજાર માં બેહો ઉઠો થાય પણ તમને ચડે નઈ આ ભીઓ વાગ્યા વાગે તો તમને જ ચડે નહી વિજ્ઞાન એવું નઈ સાચું અત્યારે કઈ રીતે છેટા છેટા છે ને ભેગા રહ્યા છે તારા ભવાન ભૂલી જાય છે એવું કેમ થાય છે પણ મને પૂછે છે બાદ ગયો હતો હું હૈદરાબાદ ગયો હતો ત્યાં જેમને ત્યાં ઉતરો હતો એ સ્થાનકવાસી જૈન છે બારવાડી છે એમની સાથે અક્રમ વિજ્ઞાન ની વાતચીત થઈ પછી મને એમને કહ્યું કે તમે મારા વતી હોય તો એને કર્મનો કર્મ ક્યારે લાય જાવ કહ્યું કે એમ કેવાય છે કે આ અવ્યવહાર રાશિ માંથી કર્મ ક્યારે શરૂ થયા જીવ જોયું એનું બિગિનિંગ ક્યાં છે એટલે કે તમે પૂછી જોઈજો અને પછી મને કેજો પછી એમણે એક નવું સૂચન કર્યું કે એટલે એમને એટલે આવો મારો ખ્યાલ આવ્યો છે કે મોક્ષ માં જાય જ મોક્ષ માં તો શુદ્ધ થાય છે મોક્ષ માં જાય મોક્ષ માં પાછો આવે ત્યારે કામ આવે અને સારો અભ્યાસ કરે અભ્યાસ કરે છે ત્યારે જ આ વાત પૂછે છે ને કે અભ્યાસ આ નામ જરૂપે છે સર લગાયા ધીસી આવે નઈ ત્યાં સુધી જે કઈ જાતે આવે તારે દુકાન માં આવે એવું નથી આ તો વાત એમને તો ખબર જ નતી એમને તો ખબર જ નતી અક્રમ વિજ્ઞાન ની કઈ ખબર નતી પછી બધી વાત તો વાતચીત કરી એટલે પછી એમને એ પ્રમાણે બધું સાંભળું કર્યું બે કલાક તો વાતચીત થઈ વાત આવે કે આત્મા કોઈ દિવસે એના સ્વરૂપ ની એનો એ મેલો થયો નથી હા તો સ્વરૂપ થયું જ નથી વિશેષ ભાઈ તો છે બરાબર એ વિશેષભાઈ ઉત્પન્ન એ જયારે એ પૂદન સાથે જોડાણો ત્યારે ને પૂદ્ધમ સાથે જોડાણો ત્યારે એ બધું આપણા છવ્યો ભેગા થાય ત્યારે હા ત્યારે ઉત્પન્ન થાય પણ એ છ દ્રવ્યો એને શરૂઆત ક્યાં થઈ ને આ પ્રશ્ન હંમેશા આ જે આપડે કર્મ માં એમ કહીએ છીએ કર્મ ની થિરીમાં કે પૂર્વજન્મ ના કર્મ ઉદય પ્રમાણે છે નવું કરે છે એવું રહેવું તો પછી હવે દાખલા તરીકે અત્યારે આપણે કહીએ છીએ મોક્ષ થયો મોક્ષ થઈ ગયો તો એનું શરૂઆતમાં જીવ કઈ જગ્યાએ થી ક્યાં એ કર્મ સાથે બંધારણો જીવ કર્મ સાથે કેવી રીતે બંધારણો બંધારણ નથી બંધારણો નથી પણ કર્મ ની સાથે ક્યારે ભાગીદારી છીજો કાયદે નિરંતર પરિવર્તિત થયા કરે કરવાની છે ઉત્પન્ન થઈ છે અવસ્થા અને મુક્તિ થાય છે અને મસ્ત થાય છે ઘણા બધી બધું થાય છે દેખાય છે બહાર તો પછી એને મોક્ષ જવાની શું જરૂરત થઈ તો પછી એને મોક્ષ જવાની શું જરૂર ચાલવાનું છે મોક્ષ તો પરાણે કરવો પડે જ્યાં બાળક પરણે મરે છે ને સહી કરી પછી મરે સહી કર્યા કોઈ મરી છે કે નહીં તો ભાઈ કોઈ કર્યા ને સગાઈ કરી આપે પણ